સીમ જય જય કાર દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સીમ જય જય કાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના જય જય કાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા હસીમ જય જય કારવાન ના હસીમ જય જય કાર હસીમ જય જયકારો પ્રગટ પ્રભુ સ્ગત કરું છું પ્રગ પ્રભુ સ્વાગત કરું છું ચરણ કમર મા હૈયો ધરો છું ચરણ કમાર प्रगतात्मा ने सौ संदेश सा एक समय मा पचे प्रगतात्मा ने सौ संदेश सा। एक समय समये दूर ते अंतर तारो कोई न चेरो रोके दूर ते अंतर तारो कोई नेरो रोके वायल नो फोन करू छू त्याग ग्रहण स्वरूप ठरू छु विग ग्रहण स्वरूप ठर छु प्रगट प्रभु नु स्वागत करू छु प्रगत प्रभु સ્વાગત કરો છો સ્વાગત કરો છો સ્વાગત કરો સચિદાનંદિદાન કયું જમણા અહિયાં તો નાખીશ પડે એ તો કરવું પડશે આપડે અંદર જઈશું ઘરે જઈને જઈશું જય સચિદાનંદ જય સચિદાનંદ બાર અવાજ પહોંચે છે કે બાર થી પણ વાતો કર્યા કરજો હા કે ના થાય નહીં ત્યાંથી આવવા દેજો પણ ત્યાં બોલવાનું આપ્યું છે પ્રોફેસર સાહેબ તો બહુ બધા ને પ્રોફેસર સાહેબ બધું દરબાર ભરાઈ ગયો છે તમારો ભાવ ને પુન ભાઈ દાદા ભગવાન ની કૃપા પરંતુ એમને બધા ભાઈઓ માં ચાર ભાઈ ને પાંચ માં કોણ છેલ્લો છેલ્લો અને કનુભાઈ નો કેટલા ભોજા નો ત્રીજો અને મણિભાઈ કનુભાઈ ના કોણ આવ્યું છે કનુભાઈ ક્યારથી કોણ આવ્યું દીકરા બે ના એ છે કે બોલાવજો આ બે હાલ અહિયાં આવતી રે દીકરો કઈ બેઠો છે તમે અહિયાં આવતા રહો આવી જાવ તમે બે થોડો પાછળ કેજો બધા એડજસ્ટ થઈ જાઓ કેમેરા ચાલો જય સચિદામ ઓપરેશન મારી સાથે હતા તમે એકદમ ગમી ગયી તો પેલી ચોપડી કઈ આપી હતી એ થોડા સમજાય એવા હતા મારી રજા લીધી હતી રજા લીધી હતી રજા લીધા વગર કેમ નું પાસ થવાય દીકરી દીધી છે શું વાત કરો છો બહુ સારું તમારું નામ સુભાષભાઈ રમણભાઈ ના તમે કેટલા ભાઈ સુભાષ ભાઈ છે એમને બેન ખરી ક્યાં છે આપડી ક્યાં છે મણિભાઈ ના છોકરા ને ત્યાં ન્યુ જર્સી મળેલો એના મમ્મી આવેલા તે વખત હું હતો ત્યારે ન્યુ જર્સી સિટી એમને ઓપરેશન કરાય છે મણકા એટલે નથી આવી ના ના કોઈ મહાત્મા ને યાદ કશું રાખવું ના પડે જો આપણે શુદ્ધાર્થમાં છીએ એટલે કે શુદ્ધાર્થમાં થયા છીએ માટે છીએ એમ એમ તો ના રહી શકે કોઈ થયા વગર કેમનું રહી શકે બરકત આવે છે શું બરકત શબ્દ ના વપરાય કારણ કે પૂતગના ભાગમાં જાય એમ ખરું પોતાનું નિશ્ચય બળ આવે છે કેવાય શું કહ્યું નિશ્ચય બળ નિશ્ચય બળ કેવું નિશ્ચય ના પ્રાણ પ્રાણ થી જીવતું શું કહ્યું નિશ્ચય ના નિશ્ચય પ્રાણ ના હોય તો શરીર ના શરીર પ્રાણ લાવો ક્યાંથી તમે ભૂલી ગયો ગજાન ભાઈ એમ સંભળાય કે ને બઉ સર બઉ સરળ એકદમ સરળ શું તમે ખાનગીમ કહ્યું એમને ના કેવાય કશું વધુ નઈ પપ્પા છે મમ્મી આયા છે ઠંડી વધારે નહીંયા બધા જો બહુ ગરમી પડે કહીએ તો કુદરત માં આપડે ગુનો જાય એવું બોલાય નહી ને આપણને તો ગમે તેવી ઠંડી પડતી હોય તો વર્ધમાન સ્વામી હવે દાદા ભગવાને કહ્યું કે આપણે એવી રીતે અંદર ગરમી ઠંડા રહેવાની જરૂર નથી પરંતુ આ ગરમી કાળમાં તમારે આવવાનું થશે ને તારે તમને આ કળા આપી દઈશું તમારા હાથમાં ગરમીના તમે ઠંડક અનુભવ અનુભવ ઠંડા દેશમાં જોશો જરાક બધા ઠંડક ખોરવા આવું પાછા આપડે ત્યાં જાય ત્યાં જાય હા અને આપડે ત્યાં જઈએ તો ઠરી જઈએ એવું છે પૂતગલ જેવું ઘડવું હોય એવું ઘડી જાય છે એવું છે પૂતગલ તો કોણ આપે છે ઘાટ તો કે રઘુનાથે ઘડિયા કે છે શું કે છે તમે બેન રઘુનાથે ઘડ્યા હતા એ જ બે નહી તો ક્યાં તું ઓળખતી દાદા મળ્યા બધા એક એક બધા બધા બહુ સુંદર રીતે અને અંબાલાલ ભાઈ જો સત્સંગ થયો છે મોટે મોટે થી બોલતા અને પાછા આમ દાદા ને કશું ખરો પણ બોલવાનું એટલે પૂછી લેવાનું સીધું છે આખું પર આવે છે ચાલશે વાંધો નહીં આવે ચાલશે ચાલશે ભાઈ ચાલશે ચાલશે ને વાંધો કરો ભાઈ तो निश्चय नो पड़छायश्चय निश्चय पड़छाय हो नहीं परंतु આપણો માતા પડછાયા માંથી છૂટવા માટે પાછું આપણે એમાંથી નીકળી અને આપડા નિશ્ચય સ્વરૂપ થઈએ તો કેવી રીતે થવાઈ જાતે તો અરુણા બેન પોતે બંધાયેલો અને બંધાયલો આવે નહીં છૂટવું છે એ કાંટો ના ખુલે શું તો જ્ઞાની પુરુષ આવે અને એમની સિદ્ધિ થી અને એમની કૃપા એ કરીને એ બંધ ઉપર કાપ મૂકી દે ને સીધો એટલે ઓગણીસો તેસઠ ની સાલ માં ફેબ્રુઆરીમાં દાદા ભગવાન ની એક એવી તો ગજબ ની લાઠી એમની કેડ ઉપર પડી પાછળ કેળ ભાગી ગઈ શું કહ્યું કેળ ભાગી ગઈ અને જે જંજીરોમાં બંધાઈ ગયા હતા જંજીરો છૂટા થઈ ગયા બોલો જંજીરોમાં બંધેલા હતા છૂટા થઈ ગયા જ્ઞાની પુરુષ એમની કળા આવી હોય છે અહિંસક કળા હોય છે બધી અહિંસક અહિંસક એટલે જીવ માત્ર કેડ હોય જ ગમે તેવો હોય નાના મનુષ્ય બીજા બધા ના હોય અમુક પ્રાણી હોય છે પણ એવી તો ના હોય એવી ના હોય કઈ રહી શકે ને રહી ના શકે સમજાયું એટલે એમને તો આખું વજન આમ દોરી ઉપર બધું હોય એવી આડી જ જોઈએ હવે પોતે પોતા પર ઉજવો થઈ ગયો તો શું થાય કેડ એજ કેદ છે કેદ કેદ એટલે શું કહ્યું જીવાતમા વિકાસ એની સાથે કઈ સંબંધ કરો જીવાત્મા અને કેદ એ કેડ માં ઝડપાઈ ગયેલો કેદ માં જેના કારણે આ કેડ ઉભી રહી છે છૂટો થઈ શકે આમ તો લાખ માથા કુર કરે છે પણ કઈ મળતું નથી એટલે સાધનો કરવાની સત્તા આવી ગઈ સાધન માર્ગ હમ એવું ઊભો થયો એટલે સત્તા આવી ત્યાં આગળથી આ બધું તોફાન ચાલુ થઈ જાય છે આપડી નહી એ સત્તા હાથમાં પકડાય એટલે પછી ઝડપાઈ ગયા ઝડપાઈ ગયા કુદરત ના દરબારમાં ઝડપાઈ ગયા કુદરતે કશું કરવું જ ના પડે કુદરત ના પાંજરાય નથી એવા કુદરત છે બહુ જ કળા મય છે લોકો એને અટપટી કે શું કુદરત ફાટા છે એવું એ કહી દે કોઈ વખતે એવું કહે કે બોલે માણસ ને બધી સત્તા કેવાની ના હોય તો આની આ ભાજગ છે બધી મોટી હમ એટલે એમાંથી નીકળવાનું પછી દાદા ભગવાન જોયા હતા ને કઈ સાલમાં આઝાદ સોસાયટી બરોબર છે એ તો એટી ફોર માં આપડા મણિભાઈ ઓહો તાર તો પેલા અમારા કેડીલા વાળા હતા ત્યાં આગળ રમણભાઈ એમને બોલવાનું નથી એમની પાસે આપો તો વાલ તમને થયો અનુભવ બોલો મોટે થી બધા સાંભળે એવી રીતે દાદા પરમાત્મા પ્રભુ પરમેશ્વર દાદા જયંતિ દાદાજી જન્મ જયંતિ ઉજવતા એમની ઘેર પંદર દાવા જતા હતા અઠવાડિયું પહેલા અઠવાડિયું પછી અઠવાડિયું પહેલા જ રહેવા જવાના હતા અને પછી મેં જાણ્યું કે આ લાભ દાદા નો આપણે લઈએ એટલે હું અઠવાડિયા પહેલા ગયો હતો અને ત્યાં ત્રણ દિવસ પછી ત્યાં સત્સંગ ચાલતો હતો મને સમાચાર પડ્યા કે તમારે ઘેર બોલાવે છે હું રહ્યો ભાઈને ઘેર સમાચાર આવ્યા કે તમારે ઘેર ચોરી થઈ છે અને બધું લઈ ગયા છે તો હવે તાળું મારું છે ને પોલીસ બેઠી છે તો પછી પાછો પાછો આવી સત્સંગમાં ગયો ફરી પાછો મને દસ વાગે બોલાયો તમારા ભાભી કે પૂછ્યું તો જુઓ કેટલાનું ગયું છે શું થયું છે બધું જતું કઈ જાડું ચાલો ફરી વસાવ્યું છે ફરી સત્સંગમાં ગયા પછી સત્સંગ પત્રી ગયા ઘેર આવ્યા ત્યારે નીરુબેન જમવાનું પણ આવતા કે આજે તમારે શીરો ખાવો જોઈએ પણ ખીચડી છે કે તો ક્રિકેટ થઈ હોય તો ઊંઘ આવશે તો પછી હું ઊંઘી ગયો સવારે પાંચ વાગે આવ્યા અને આવીને પોલીસ કમ્પ્લેન કરી અને પછી બહાર જોઈ તાળું જોઈશું બહાર થી જોઈને પાછા ફરાક હું રહ્યા અને અઠવાડિયા પછી આ પછી ચેક કર્યું અને ચેક કરતા ખબર પડી ખાલી બે હજાર ગાલી ગયા દોઢ દિવસ ઘરમાં રહ્યા હતા છોડ આપણું એ પ્રમાણ હોવું ઘટે કામ થાય આ બે વસ્તુ એમાં વિકલ્પ કરવા જેવા નથી વિચારવા જેવું નથી સમજી લેવાનું પણ એટલે સમજી લઈએ તો આપડે આગળ વધીએ ને કેવી રીતે આપણે લીધા છે ને આપણને કેવી રીતે એની અંદર છે એના પર મોટો ફેર પડી જાય છે બઉ જ મોટો ફેર પડી ગયો દાદા ભગવાન ની હાજરી છે ને અનુભવ થી પછી ખબર ના પડે કે આપણે બહુ સેવાઓ કરી છે જબરજસ્ત સેવાઓ આપડા વેદાંત માર્ગ ના સાધુ મહારાજો જૈનો ના સાધુ સંતો સાધવી બધા ત્યાંથી નીકળે એટલે કેલનપુર એ જ ઘર હોય એ જ ઘર હોય આ જમીન લીધી અમારા પિતાજી અને દાદા એરણ તમારા કાલે ગયા કે સંતો કાલે હા બધા એટલે એ વસ્તુ અને તમારે ત્યાં બધા તમે બહુ ચોખ્ખું દિલ મળી ભાઈ એવા મિનિસ્ટર દાદા ને દાદા ને નજર માં બસી જાય જાય શું આ જ્ઞાન છે સરદાર જેવું દાદા ભગવાન જેવું સમજાવ્યું ને એ લોહી કામ બહુ કરે છે લોહી પછી બધાને તો હોય દરેક પોતપોતાની રીતે પછી એ તો બધા ચાલે કરે બધું ચાલે પણ કામ તો બધું કરે કારણ કે જ્ઞાન વિકાસ થઈ શકે છે તમારો અનુભવ છે મિનિષાનંદજી સમજનો બધો જ વિકાસ થઈ શકે છે સમજાય સમજમાં એવું છે શું બીજું પૂછવું છે મારે છેદ ને ઠરી ગયું છે બધું શું પૂછ્યું એટલો આનંદ અનુભવ થાય છે ઉમર કેટલી થઈ જ ને આપડે તો કેમ મંદિર માં આવતા નથી આવો છો ખરાબ હવે કોઈ વખત મળજો આવે આઈએ તારે નહીં ભલો તમે એક કેટલા ભાઈ એમને ત્યાં ગયા તા દાદા એ ખેતર માં ગયા હતા આબા ને નીચે જ્ઞાન આપ્યું હતું જ્ઞાન પછી આ પેલી વખત એ પ્રસંગ બનેલો ભગવાન વૃક્ષ વાટિકામાં વૃક્ષ નીચે હોય પેલી વખત બનેલો નીચે શું લાયા છે બિહારી આનંદજી એક ધમ ધમાઈ ને પદ બોલાવો ધમધમાઈ ને આખું વાતાવરણ એ થઈ જાય છે તમારી માં બરોબર છે બરોબર છે આ બધા પસંદ લઈ લો હવે બીજું મોટું કાઢી દીધું વારસ અહો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો વારસ અહો દાદા ક્રમ ઝંડો ફરકાવજો પરમ સુખ પામ્યા તમે તે જગતને પમાડજો પરમ સુખ પામ્યા તે જગતને પમાડજો ગુપ્ત ગુપ્ત કહી ને ક્યાં સુધી રેસો બેસી ગુપ્ત ગુપ્ત કહીને ક્યાં સુધી રેસો બેસી જગત આખું ગારવતામાં રે પ્રભુ રહ્યું છે ફસી જગત આખું ગારવતા માં રે પ્રભુ વારસ અહો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો અહો દાદાના अक्रम जंडो झंडो जो राग द्वेषण सकंज माथी विस्व ने उगारजो राग द्वेषण શ્વજો દાદાની અમૃતવાણી ઝરણા ખૂણે ખૂણે ઉગાડજો દાદાની અમૃતવાણી ઝરણા ખોણે ખૂણે જે પરમ સુખ પામ્યા તમે તે જગતને જે પરમ સુખ પામ્યા તમે તે જગતને ज भावना विश्व कल्याण के बस क्या सुधी तमें भावो भावना विश्व कल्याण के बस क्या सुधी तमें पावशो कल्याण कगत नूर वीर करावो कल्याण क्यारे जगत नु तम सूरवीर करो सूर वारस अहो दादा क्रम झंडो फरकजो दादा क्रम झंडो फरकावजो अज्ञानता अंधकार सर्व जीवो अटवाये अज्ञानता अंधकार जीव अटवाय पराधीन तातना परने वफायराधीन तातना बफाय द्वापर त्रेता ने सतयुग मिठे वो सत पुरुष सतयुग मिठे वो सात पुरुष बढ़के बढ़ता जगत ने कवे देखा बड़ जगत ने क्यारे हमे दिखाड़ो वारस अहो दादाना अक्रम झंडो जो वारस अहो दादाना अक्रम झ झंडो फरकावजजज वारस अहो दादाना अक्रम झ झंडो फरकजो वारस अहो दादाना अक्रम झंडो फरकावजजज परम सुख पाम्यात त में जगत ने पमाण जो परम सुख पाया तमें जगत ने जो जय सच्चिदान जय सच्चिदान महात्मा बदा बहु ठरी गया दरेक ने अुभव थे बदलादगा મન વચન કાયા ના પૂતગલ ના હિસાબો એ કરીને જે હિસાબો થાય છે એટલે હકીકત સ્વરૂપ હકીકત સ્વરૂપ જે ગપ્પા થી આપણે એમાં હકીકત સ્વરૂપ પામ્યા પછીનું જે સુખ પામ્યા છીએ અદભુત એનું અને આપડે એ જીવનમાં જોઈએ જુદી ગમે તો આ બધી અવસ્થાઓ જાય છતાં પણ સરવારે ચા ફર્સ્ટ ક્લાસ બની જાય બને સાંભળી નથી કોઈએ મશે ગમે તેનું ઘરમાં એ થયું હોય ને પણ ચા તો ફર્સ્ટ ક્લાસ બની જાય પાછી સમજાય છે કે આ બધું વાત તો હમણાં ની જ વાત લઈ જાઓ કોણ આવ્યું આવવા દો પછી લઈએ આપડે बहुत सारी रिधु आटे आटे बढ़ा वर्षो थी गया पाक बढ़ समी तो लीध हजू समझ में તે હવે અત્યારે એમાં છીએ આપડે જીવીએ જેમ જીવન જાય છે નહી આ કાળમાં ખાસ આ કાળમાં ખાસ એટલે દાદા એ કહ્યું કે આ જ્ઞા દાદા પાકા નતા કઈ કોઈને બનાવટ નથી કરી કોઈ ની જોડે પણ જાણે જીવ્યા કરો આવું થયું છે એટલા માટે હરતા ફરતા ગમે ત્યા જાઓ બઉ કાળજી અને સાવધાની પૂર્વક ને સાબદારો શું કહ્યું સાવધાની સમજવાનું છે સમજ્યા કે આપડે કહીએ કે મહાત્મા નો ઓપિનિયન કેમ નો ઉભો થાય એટલે અભિપ્રાય કેમ કરીને થાય પણ અભિપ્રાય ના થાય પણ આગળ થઈ ગયેલા એનું શું કરવાનું એ આઈ આઈ ને તમારા પાસે ટકોરા કર્યા કર્યા છે એના કારણે પછી વાણી નીકળી જાય નીકળે ચાલ્યા જ કરે પછી એ ટકોરા ટકોરા એપ્રિલ માં છે ને આપડે એસ એમ પટેલે દાદા ભગવાન ના ત્રણ આપતા સૂત્રો લાવ્યા છે એનો સત્સંગ કરીશું કે બધા મહાત્માઓ ચાલો નમો મિત્રા ગાય દાદા ભગવાન રાખું છું આ દાદા ભગવાન પોતાની વાણી છે હું મારું એક જ જાતનું પ્રોડકશન રાખું છું શું કે છે જગત આખું પરમ શાંતિ ને પામો કેટલાક મોક્ષ ને પામો દાદા ભગવાન ના દેહ કરીને જે જગત કેટલાક શાંતિ પામે એમાં તો એમનાથી છેલ્લા શ્વાસ સુધી થયા કર્યું તો કેટલાક મોક્ષ ને પામો એ બન્યું છે તો વિધિ એમનાથી વાણી નીકળ નથી નીકળતી બેન ને અડધું થોડું બઉ સમજવા જેવી વાતો છે આ બધી અમે અમેરિકા જઈએ છીએ અઠ્યાસી માં જયારે જોઈએ છીએ છેલ્લા બે તરા ધીમે ધીમે મળતા જતા જોયું અમે આજ્ઞા સ્પર્શ નથી કરી પોતાને માટે છે કારણ કે આપણે બધો વ્યવહાર પોતે પોતાનો લઈને આવેલા આજ્ઞા છૂટકો જ નથી પરંતુ હાજરીમાં માના વાત્સલ્યમાં સમય નીકળી ગયો ખબર ના પડી ક્યાંય ગયું અને પછી આપડે વિલાપ કરતા રહી ગયા કવિરાજ કે ગમતી વખતે આપણો ઉપયોગ મોટી કામ કરે છે આ વાત છે મોટી ઘણી મોટી વાત છે ગમે પુષ્કર બહુ લલકારે છે આખું ચાલુ થયું બામાની પુર માં કરવું ઘરે ભગવાન ચાલો આ ભાડું મફત ના નથી મળતા આપણે આમ કરીને જો કેવી કાળજી કેટલી બધી ઝીણી શું કહ્યું ઝીણી કાળજી શું બસો પચાસ ભાડું ત્યાંથી ચાલુ છે આઠ મહિના વરદાળો હશે ને પછી ભાડાના ઘરે તો કેવું ચાલે એટલે પેલું પદ મોટે બોલાય ને તો પડઘા પડે ઉપર નીચે ચોક હોય તે શું કરે ટુકાતનું પેલું મુખ થી સુખ નીકળ્યુંર તો તેર દાદા ની પેલી આપતા વાણી નીકળી આ બધું ચાલવા મળ્યું પછી ધીમે ધીમે દાદા ની બારી કઈ જ્યાં અહંકાર સંપૂર્ણ વિલીન પામ્યો છે તો હવે આપડે ક્યાં રહ્યા કેમ ના રહ્યા આટલી વાત છે આટલી વાત છે કેવા ચોખ્ખા છે જુઓ આ બેઠા છે શન રાખું છું પ્રોડક્શન શબ્દ મૂક્યો એટલે જીવન જીવવાનું આ રીતિ નીતિ કલા એ આજ્ઞા ધર્મ આપણા બધા માટે એમનું અનુભવ પ્રમાણ એ આપણું આજ્ઞા પ્રમાણ શું કહ્યું અનુભવ અને આ તમારી જોડે છે તે આ છે શું તમે અને આ બે નોખું જોડે જોડે પાછું દૂધ ને પાણી જેવું સ્પષ્ટ રીતે અનુભવ નો સ્વાદ ચખાડ્યો આપણા હાથમાં કેટલું રાખીએ કેટલા ઊંડાણ હશે આજ્ઞાના હું મારું એક જ જાતનું પ્રોડક્શન રાખું છું જગત આખું પર શાંતિ ને પામો ને કેટલાક મોક્ષ ને પામો એનું મને બાય પ્રોડક્શન ફ્રી ઓફ કોસ્ટ નથી મળતું એવું પૂછે છે અને આપડે જોયું જેને કશું કરવું જ ના પડે એનું બધું થઈ જાય એ જોયું આપણે જીનેશ્વર છેલ્લા ને છેલ્લું દ્રષ્ટાંત એટલે મનુષ્ય નું દેહ આટલું સુધી જઈ શકે છે એમાં આ બેન નો કે આ ભાઈ નો એવું નથી જોવાતું દેવ સરખા આપડા મહાત્મા ઘણા બધાને કઈ ને કઈ સ્વરૂપે અનુભવ થયા કરે છે હમણાં જેમનો અનુભવ ના કર્યો હમ આજે બધા હોય પણ એમને છે ને ત્યાં અમદાવાદ આયેલા પણ એ મોટી વાત છે એટલે આજ્ઞા ધર્મ કયું એ મોટી વસ્તુ છે એટલે પોતે પોતાનું આપણે હાથમાં મૂક્યો હવે આપણે હાથમાં મૂકેલું આપણે સાચવવું આપણે વાત થઈ એટલે આપણા હાથ હોય તો સચવાય પણ કયા હાથ આ હાથ નહીં એ બે વ્યુ પોઈન્ટ શું કહ્યું બે દ્રષ્ટિ સાચવવા માટે તરત જ કેવું આજ્ઞાપૂર્વક આપવી પડી એ કોઈ કોણ રહી શકાવાનું છે નથી અનુભવ મૂક્યો હતો ચખાડ્યો હતો એ રહી શકાય નઈ ને એટલે આપવું પડ્યું એટલે બહુ એ થઈ ગયા હતા કે આ બધું બંધ કરી દેવું પડશે આ શું કર્યું છે મને કશું વાંધો નથી પણ માર ખાઈ જશો બધા પછી આજે કરવા માંડો આમ કરી નાખશું અને હકીકત બની શિવ મુનિ આચાર્ય અમારી વિધિ પ્રમાણે ઓછામાં ઓછા એ પાંચ વખત એમને અનુભવ થયો છે પાંચ સાત વખત એમાં અમારે બે ને ટિકિટ મોટી તકલીફ આવો જજો પેલો બસ બસ સચિદા આનંદ એટલે હું જા આવ એટલું તમે પ્રોડક્શન કરવી હતી ને પ્રોડક્શન આપડે પુરુષ આપડા માટે પુરુષાર્થ પુરુષાર આપણા કયો પુરુષાર્થ પુરુષ નો આપડે પુરુષ પદ પામ્યા છે એનો પુરુષાર્થ જેવું તેવું નહી પુરુષ પદ એટલે કોને કહેવાય ત્રિવેદ થી મુક્ત થી મુક્ત હમ્વેદ પુરુષાર્થ શરીર છોડે નહી ને પછી મોટી આપણું રહેવાનું એને પાછું પ્રોત્સાહન કરે આવું અંદર અંદર બધા થઈ જાય બઉ સાચે મહાત્મા મહાત્મા તો કોને કેવાય એક મહાત્મા બીજા મહાત્મા મહાત્મા તરીકે કેવી રીતે હોવાય નાખે સમય જોવો જોઈએ ઠંડો પડે હા તે પછી હાર હારી હોય અને ગમ્મત માં પોચી વળવું શું આમાં કરો છો થઈ જાય છે તો શું કૂતગલ એવું છે એવું શું એવું નઈ હિ પાછળ લાગવાનું તમે જ લાગેલા જ છો ને चढ़ी जाओ <laughs> सुखना दुखे वेदना सुख हो तो सुखज नाखी दुखदायी थी पड़े सुखज के वाई? આ તો બધી ભ્રાંતિ વાળાઓની જંજાળ છે બાબતમાં ખાસ કરીને કહ્યું છે કે આ કળિયુગ જે છે તે દુઃખ મુખ્ય કાર કયો કેવો કાળ દુઃખ મુખ્ય કાળ જેમાં દ્વેષ ના પરિણામો રાખવા કોઈ દ્વેષ ના પરિણામો અરે દાદા ભગવાન આવે બધું જોયું આ વાતાવરણ શરૂ બહુ એમને બધાને એક્સરસાઇઝ કરવા ગયા તોય બે ત્રણ વર્ષ ચાલુ કશું ના વર્યું ત્યાર પછી જોયું ત્યાર પછી આ અને તે કહે છે હવે જાતે કશું કરીએ જ નહીં વગર પૂછ્યા વગર બધું સમજાય છે તમને તો વાત છે આવું જોઈએ કેમ દાદા તો છે ને કોને કહીએ છે મુશ્કેલી એવું ના બોલાય કેમ રાખવું એના બધા બોલે ઠેર ઠેર મળે આ તો મળે ને લઘુ શંકા માટે પણ આજ્ઞા વગર ના હોય તો પછી વાત શું રહી સમજી લો ને બે સમજ પડે એનો મતલબ બહુ સમજો આપણે બધું બહુ કહ્યું હશે દાદા સમજો એટલે આ મહાત્મા તો બધાને હાજ હવાજ આવી શું કરે છે પણ એમાંથી એમાંથી અનુભવ લેવાનો ચાલો સુખ ના સમુદ્ર સુખ દુઃખ એ વેદના આવ્યો છે એમ કેવાનું અને જે વેદના સ્વરૂપ સુખ છે એનું સુખ કેમ કરી કહી શકો તમને પછી એ બહુ શાખવાનું મળે પછી અભાવ જ થાય અભાવ થાય દુઃખ એટલે દાદા ભગવાને કહ્યું કે શોધખોળ થાય અને ઘણું બધું રિસર્ચ કરી શકે માણસ આપણું સંસ્થા છે તે આપણે બધા વિચારશું શું રિસર્ચ કરવાનું દાદા ભગવાન જેવા છે ને આમ કહી ગયા આ વાત છે મને તો પછી એક એ કયા હાથમાં લઈશું અને પોચાડવું જોઈએ કયા હાથમાં લઈશું બોલવાનું શેક નહીં તમારી પાસે બોલો ને જરાક પોચાડવાનું એટલે નિમિત્ત ભાવે એટલે પોચવું જોઈએ એટલે પેલું જગત જે સ્વભાવથી છે સ્વભાવ પણ આપડો ક્યાં ગયો આપણે શરીર થી નૈમિત પણ એટલે નૈમિત અને નૈમિત માં આપણે વ્યવહારથી બોલવું પડે આ ભાઈ આમ છે તેમ છે આ કરીએ તે કરીએ બોલીએ નૈમિતિક કરતા આજ્ઞા ધર્મ એના માટે જ છે એટલે આ તો વેદના છેદ ની કર એટલા માટે સ્વસંવેદન કયું શું કયું સ્વસંવેદન સ્વસ અનુભવ થાય અમારા ભાવચંદ્ર સાહેબ બહુ ઘડીએ ઘડી જયારે મળીએ તાર એ સ્વસંવેદન સુખ જ જોઈએ બસ આવી એના સિવાય કોઈ ઈચ્છા નથી રહી આજ વાત કરે જયારે ભેગા થઈ જરા बहुत माथाकूटी सुखना स्वभाव मा मा अभाव के समझा ना थे ये बात है सुख तो आप स्वभाव कहू સ્વભાવ છે તો સાકર નો સ્વભાવ અનંત કેવું અનંત હવે આ શબ્દો થી આમ છે ખરું આપડે એના પછી ખ્યાલ આવે કે અનંત સુખ સુખું હશે ઉચ્ચાર કરો દાદા ભગવાન કે છે એટલા માટે આપણને જ્ઞાન મળે છે ત્યારે એ કેવા જ્ઞાન નું બીજ પડે છે અને અનંત સિદ્ધ ભગવંતો અનંત સુખ છે એનું બીજને સ્વાદ આવે છે અનુભવ છે આ કે શબ્દ માં આવી શકે નહીં આ વાત છે સમજે એટલે મુખ્ય જે કહેવું તે આપણે આ અનુભવ થયા જ કરે ના થાય બને નહીં એટલે અસુખ દુઃખ ની ભાષામાં એવું છે દુઃખ જેવી વસ્તુ જ નથી દુઃખ જેવી વસ્તુ હોય શકે જ નહીં આત્મા જેવો આત્મા અને ભગવાન હાજરી ક્યાંથી દુઃખ હોય શું જે અનંત સુખ વાળા ભગવાન એમની હાજરી આપણે હે તો હોય જ કેવી રીતે પરંતુ આ વાત જરા બહુ વિશદ થી અને વિસ્તાર થી દરેક આવે તો બીજા ને એનું વર્ણન થઈ શકે આ વાત છે એટલે હજુ એ સાચું સુખનું આપણે કેટલું અનુભવ છે જોવાનું દરેકે આપ્ત સૂત્ર બે હજાર માની બાપની ગુરુની બધાની છે પાછો બૈરી ની હોજ્ઞા પાડે ભગવાન એકલા બા ભગવાન ની આજ્ઞા સમજવાની પાંચમા એ આપણને દાદા ભગવાન વૈષ્ણવ સમાજ છે શિવ સમાજ છે બધી જ રીતે જોઈએ આપણે બુદ્ધ ધર્મ કોણ મુખ્ય વેદાંત અને જૈન દર્શન મુખ્ય છે અને એમાંથી બીજા ફાટાઓ તો ખરા કે નહીં બધા જ બ્રાન્ચિસ બધી જ થાય દાખલા તરીકે ઓરિજિનલ ભારતમાં ખૂણે ખૂણે ખાચરે શિવ ધર્મ જ એક જ પછી ફાટો પડે છે વૈષ્ણવ એ તો બન્યા કરે દરેક અડધા ચક્કર બને બન્યા જ કરવાનું કુદરત નું બધું નિર્માણ હોય છે આવું બધું એમાં આ જૈન ધર્મ પણ આપણે આગળ સાની વાત ચાલતી હતી બે ને વચ્ચે થયું અને સંસારમાં સમાજમાં આવ્યું સમજ્યું અને વચમાં વૈશ્ય પ્રકૃતિ એ એકબીજાના કામ કર્યું આવું થયું સમજાય છે બ્રહ્મ ને તૂટે છે પણ પૂતગલ નો વિસ્તાર પૂતગલ નો બહુ ફેલ્યું છે પૂતગલ ને પૂતગલ ને ફેદ ફેદ કર્યા કર્યું જોયું કે ક્યાં છે બ્રહ્મ ક્યાં છે બ્રહ્મ ક્યાં છે બ્રહ્મ ક્યાં છે એટલે કે અજીતનાથ ભગવાન થી એ જુદું પડી ગયું આખું અજીતનાથ ભગવાન થી સમજાય છે બઉ ફેર પડી જાય છે ઘણું ફેર અને મહાવીર ભગવાન એમના અઢારમાં ભાવમાં કૃષ્ણદેવ દાદા ના પૌત્ર પછી એમના ભાવ થાય છે બધા મુખ્ય સત્યા વિશે ત્યારે આખો વૈષ્ણવ ફાટો પડે છે પેલા ત્રિપૃષ્ટ નારાયણ વાસુદેવ પછી ચાલુ થાય અને કૃષ્ણ ભગવાન છેલ્લા જાય છે એમાંથી કઈ થયું છે લાઈટ તો છે ને લાઈટ ગઈ છે લાઈટ ગઈ છે ચાલુ થઈ ગઈ પાછી ચાલુ થઈ ગઈ દાદા ભગવાન જયાર હસીમ જય જય કાર ભગવા ના હસીમ જય જયકાર દા ભગવાન હસીમ જય જયકાર દા ભગવાન ના હસીમ જય જયકાર હસીમ જય જય કાર દ ભગવાન ના હસીમ જય જયકાર દ ભગવાન ના હસીમ જય જયકાર દ ભગવાન ના હસીમ જય જયકાર દા દા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાના હસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસી જય જય કારો દા ભગવાન ના હસીમ જય જયકારો દાદા ભગવાન ના હસીમ જય જયકારો દા ભગવાન ના સીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જય કાર ભગવાસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કારો દા ભગવા જય જય કાર દાદા ભગવાન નાસીમ જય જયકાર દા ભગવાસીમ જય જય કાર દાદા ભગવાન નાસીમ જય જય કારમ જય જયકાર જય સચિદાનંદ જય સચિદાનંદ નમો વિતરા ગાય નમો અરિયંત નમો સિદ્ધાન નમો વાયરિયા નમો વજ્રયાણો વજ્રયાણ નમો લોણમ નમો લોચન મુક્કારો પંચન મુપના સણોપના મંગલાંદ જય સચિદાન જય સચિદાનંદ જય સચિદાન ઉભા થઈ ને બધા મહાત્મા કહો કોના રસોડે પ્રસાદ લેવાનો છે બધું પતિ ક્યુ છે કોઈને બધું આપણે સૂચના કરવાની છે કશીવા પ્રોગ્રામ તો બધો જય સચિદાનંદ આપડે કોના રસોડે બધા મહાત્માઓ રસોડ દાદા ના દરબાર ના રસોડે કહો ચાલો બધા મહાત્મા પુરુષો પેલા કેવાનું આપતા પુત્ર સાહેબો આપતા પુત્ર સાહેબો બોલો ને હું બોલો અને સરળતા કેવાય આ સરળતા તું બી થઈને કે આવે આપડે બધા આપતા પુત્રો બધા મહાત્માઓ પ્રસાદ ની લઈને જજો જય સચિદાના જરાક બોલવા આવે છે ને ભરતભાઈ સમજીલ કેવું છે આશીર્વાદ તમે તમે છો કે હું તમે છો તમે છો સચિદાન જય સચિદાનંદ આવતીકાલે સવારે દસ થી બાર ભાદરણ મુકામે પરમ પૂજ્ય કનુદાજી સત્સંગ રહેશે આવતીકાલે સવારે ક્યાં ભાદરણ મુકામે 4-4 सवरे चारे चार बे चार त्या ओपनिंग नो प्रोग्राम है એલે બાદમાં થોડું ધ્યાન રાખશો જય સચ્ચિદાનંદ અને શનિવારની રેગ્યુલર પ્રાથમિધિ આપણે ભાલચંદ્રભાઈ જોશીના નિવાસ સ્થાને છે સત્તાઈસ ગીતા પાર્ક માજલપુર મુકામે દરબાર ચોકડી પાસે જય સચ્ચિદાન